તેમાં આપડે શું ભગત માં તો અને પછી આપડે આનો સત્તા જ નથી તેનો દોષ છે કોઈ નો દોષ નથી કાલ ચક્ર ના ઘેરા અમારું ગમી રહ્યું સ્વામી ને દાય નોટલાક જીવો નીકળવાના છે કે નહીં કે આમ કે એવું નથી લગાવે એમ નહી એવું નહી દાદા દાદા એવું આપડે કરવાનું છે એમના હાથમાં એમના હાથ માં કેવળ ધ્યાન માં જોયું તો હોય કેવું પડે આપડે ચાંદા મળવું અને જો ભરે તો આપડી ભાવ કેવી રાખે ભરે તો સારું તો ભર્યું તો ભર્યું નઈ તો ના ભર્યું આપડી તો શું ગણતરી પારકાો છે તો માગતો નથી ને આ માંગે રૂપિયા માં નથી તો શું બાકી બધા સંપાદન ભાગ થાય કરતા જ નથી દવાથી વાત છે પછી ઉદાસ માં જવું પડે શું થાય ઉદાહર્થ ઉડા અર્થ માં નિ પછી આવે છે આપ્યું છે કે પછી વાર દર્શન બહુ થઈ ગયું કેવાર ગજબ નું પર્વ કહેવાયું આપની હાજરીમાં આનો અર્થ ના કરીએ બરોબર છે પણ સો વર્ષ પછી હાથ થશે ને પણ થાય ને શુક્લ શ્રેણી થી પુસ્તક જો લખાયું હોય તો આટલું લખાય બધી આપણા આક્રમ માં જ્યાં એટલે પછી કરવાના અર્થમાં રહેવાનું હા પણ અર્થ તો કરશે ને કુક તો અર્થ કરશે એનો નવું સમજાર ઉભો કરશે બીજો સારો પૂછકાત છે બધું કયું ને આગમ વસ્તુ દીધી છે આગમ તો આજે રે ઘણા ત્રણ લોટ થઈ ગયા છે થોડા ઘણા છે તે વહેવારપુર ચાલો મૂળ આગમ બધા લોટ થઈ ગયા અને બીજો ચાલ આગમ ઉભો કરેલો છે અને આગળના આપણા એને હેલ્પ કરેલી એના કરતા કોલેજના પ્રોફેશન કહું તું તમારે કોલેજમાં રહી જાય છોકરાઓને તમે તમારા એમાં એ કરાવડા હોય અમને સમજ નહીં પડતી દાદા એ લોકો તમને દર્શન કરું ને જોવા જવું નહીં ખાવા પીવાનું ભૂખ ના લાગે પૂરો હિસાબ નામકર ની કોશિ કર ને મહાવીર સ્વામી કહીએ છીએ પણ એમની વાત તો આપડે પૂછ્યા એમની વાત એટલે એમની વાત કહેવાય ગજબ ની વાત પણ લોકવાની માણસ જુએ કે આ માણસ એક જાય છે તો આવડે છે ને એ ઝવેરી ઓળખે જગત બહાર ના રૂપ ને કોઈ બોતું નથી એ જગત તો અંદર કઈ સામાન નીકળે તો આના બીજા લોકો ઝરેરી હોય ને એ તો અંદર બહાર જ આપડે બે ઓળખાય ત્યારે ધારી થાય જ્ઞાની ઓળખે ત્યારે જવેલી પડવા આવે ઓળખવું હેલું નથીના નાપ ને વસ કરીને બેઠો તારી જ્ઞાની કહેવાય મારી દોસ્તી બહુ વધી શું વર્તન ભજક રોકડે હશે પડી નથી એક એમના અગિયાર ગંડો પડી ગયો સાધી જેવી જાતિ ચાર ભાવત ને પાંચ ભાવત ભગવાને ચાર માં આવતું નથી કેવું મારી કાઢી ઉદાર ચાર માં આવી જાય બરોબર છે આ તો બધા ઇન્જા કઈ છે ભગવાન ચાર તાર મૂકો અને બલતરા વાળો છે ભયંકર બલત્રા વાળો પાક એટલે વિષય જ જેનો ખોરાક છે જોતા આવડે તો પૂછીએ એટલે ખબર પડે બીજું તમને જોતા દરેક માણસ ને પ્રેક્ટિસ ના હોય કે જ્ઞાની હોય એટલે બઉ મુશ્કેલી વસ્તુ સદભાઈ ને બીના છે આમાં સે ખાય માં સે ખાય જેને જે પૂછવા જઈ છીએ એ બધા એમ કે સાચા છે હોટલ દુકાન આનંદ ગંજી નું પદ છે ને હા અને જ્ઞાની કુષણ માં હમ હોય તો જ્ઞાની પુરુષ જ ના કહેવાય અહમ બિલકુલ આપડું કલાક માં મોક્ષ મળે લેરાય રાખવાનો પરમ વિરાય પરમ વિરાય એટલું સમજ્યા પરમ વિનય રાખે વિનય નહીં પરમ વિનય કારણ જ્ઞાની પુરુષ મહાવીર ત્યાં આગળ આપણે શું પરમ વિનય રાખી રાખીએ શું રાખીએ એ મોક્ષ પણ આપી શકે બધું આપી શકે કારણ પોતે મોક્ષ નું દાન આપવા આવેલા છે મોક્ષાતા પુરુષ કહેવાય લીમડી ગમે કોઈ મોક્ષ લીધો છે તે ચલાવી લેવાય છે આ સારી વાત કરું આમ અમુક હજુથી ચલાવી લેવાય ખબર પડે ને પણ ખેર મળે તે હમ ના ચલાય આપની કરુણા કઈ કામ કરે કે નહીં કલાક માં તો મોક્ષ આપે છે ને બધા લીધેલો લઈ બેઠા ઇન ધી વર્ સમજાય ને મોક્ષ આપડે લાગે કે હવે પછી મોક્ષો માર્ગ મળી ગયો મોક્ષી ગયો અજ્ઞાન થી મુક્તિ ને પેલો મોક્ષ કર્યો પછી દેહ સાથે બીજો મોક્ષ કર્યો એક અવતારી જ્ઞાન છે કેવું થાય એક અવતારી સીધો અહીંથી મોક્ષ જાય એવું સમાજ સીધું જવાની ઈચ્છા આવી આ જમાના ની અંદર આ બધા વિલાસો ની અંદર બુદ્ધિ ઠેકાડે બુદ્ધિ ઠેકાડે નથી રહેતી મારું ખ્યાલ છે અને જો તમે અધિકારી નથી તો વલમાં અધિકારી કેટલા છે ગેર મહોત્ત આપો છો એ અધિકારી માં તેમ કહો મારે કરવાનું તમારે જોઈતો હોય તો પ્રશ્નભૂત કર્યા ના જોઈતા પછી એનો કોઈ ઉપાય નહીં તમારે જોઈતા હોય તો પછી મારે કઈ જબરજસ્તી પીઠવાળી પાવાનું હોય નહીં કેટલાયાર હજાર માણસ ને આપેલો જ કઈ બે ચાર જને નહીં આપે ઘણી આપેલી વસ્તુઓ દેખાય છે એ કે છે ઘણી આપેલી વસ્તુ દેખા દેખાય નહીં હા પણ મેં કહ્યું કે અનુભવ હોય તો ફરે છે અનુભવ અનુભવ થાય છે આ પડે છે બધું કિંમતી ક્યાં તો આક્રમ વિજ્ઞાન છે અને હું નિમિત્ત બની ગયો છું શું છે તમે છો ભાઈ આ વિજ્ઞાન અક્રમ વિજ્ઞાન બગાડ છે બરોબર આ તો લઈ જ કોઈ ગ્રાક ન થાય ઉધારી બધી બંધ થઈ ગઈ મોક્ષ ની વ્યાખ્યા શું તમારી શું કરી પોતે કોણ છું એટલું નથી તમારે કશું કરવાનું તમારે થાય એવું નથી આ ક્રમ એટલે આ દુષ્મકાળ ના દિવસો કઈ થાય નથી આ ક્રમ એટલે જ્ઞાની પુરુષ કૃપા કામ કરી આપે ભગવાન ની કૃપા થી કૃપા થી સર્વ પાપો ભક્મીભૂત કરે અને દિવ્ય પણ જો આપણે રોકડું જ કેતા અથવા રોકડું કોઈ કે આ દુનિયામાં કોઈ જન્મ્યો નથી રોકડું કે બરોબર અને કલાક માં એવું જન્મ નથી કે પાર્થ ના ઋષભ ના વખત થી કોઈ જન્મ નથી પાછું અમારે કાયદો ત્યાગ શું શું કરશો ત્યાગ કરશો તમે શું સરસ છે શું ખબર પડે સરસ છે શું ખબર પડે તમે શું શું પેક કરતો અનકન્ડી છોકરા પહેણ આવે આપી શકાતો નથી આ તો અક્રમ વિજ્ઞાન છે એક પાપ ભસ્મીભૂત કરી છે કે નઈ કોઈ અજવાળું અજવાળું સમજાય છે શું નામ ભાઈ નું છે માનો આત્મા દેખાય અને દેખાય કેવું પછી વાંધો બરાબર સજી વાતો નઈ છોડીઓ પહેરા માં હતો નઈ કપડા બપડા પહેરીને હકીકત અનુભવ છે ને હા પણ એ તો રમી માર્ગ માં પૂછજો ને દસ લાખ સાંભળી ભરત ચક્રવર્તી ભરત ચક્રવર્તી નું નામ આવ્યું છે ચૌદ ત્રણ ઓગણીસો દાદા જેવી જ વાણી દાદા જેને કેવાનું દાદા બેઠા હું શુદ્ધાત્મા છું એ સંયમ ધારી કહેવાય એવું લક્ષ્ય ગઠો હોય કે એને સંયમ ધારી જવાય એ લક્ષ્મી એટલે આ એ પૈંડાથી પડી આඥામરે બની સત્તાનો થઈ એમ કે અમદાવાદ ત્રણ ઓગણીસો જવાબ આત્મા તરફ લક્ષ થઈ શકે ને ધ્યાન એક તરફ ધ્યાન પછી આત્મા તરફ એક ધ્યાન લક્ષ થઈ શકે ને તો આગળ ઓછા જા હા એ કરે કોને તો એ હજરી વાત મન ના આજે દવા ફાયદો ના થાય જાય તો મુશ્કેલ જવાય વિતો જાય નહીં મન તરત લઈએ શાંતિ આપીએ બધા શાંતિ રહી લે બધા જ ટકરાયું થાય આ કિતા લગર દુખડા ઉપકારી થાય તો જ્ઞાની કોઈ જડે ને દુખડા હોય તો જ્ઞાની કોઈ ને ખડે કોઈ ખોળે જ નહીં નામ જોવા જાય ઉપકારી છે તો મોટમ જવાની ઈચ્છા થાય છે નહીં તો સુખ કાયમ હોય કોઈ મોક્ષમાં વાત જ ના કરે દેવગતિમાં સુખ કાયમ નું છે તો એ પણ બીજા દુઃખ બરાબર છે ને ત્યાં કશાય છે જે જે વિષય નો સુખ છે લખી જ ને મળતા નિર્જનભાઈ કે દેવગતિ માં કસાયો જે થાય છે એનાથી પાછા કર્મ બંધાયો કસાયો છે દેવગતિ એટલે બેટરી ભરેલી દેવગતિ રીતે બેટરી ડિસ્ચાર્જ થયા કરે બેટરી ડિસ્ચાર્જ થઈ રહી આવે પાસે કઈ તો બેટરી દેવગતિ ની દેવગતિ રહી પાછો ઉપર દરગતિ ભરે દરગતિ ની ભર્યું બેટરી ડિસ્ચાર્જ થયા મનના ઉપર તો આવતા ભાવ નો આધાર ગઈ જ મન સારું રહેશે ઠીક દુકાન બંધાય કરે જ્યા શું કહ્યું તું માય નો વ્યવહાર ના થાય તું છોટું કે પોલીસ લાલ સિગ્નલ છે બરકાત થઈ જાય સોળ ત્રણ સોળ શીખો છે અંતરદાહ ભગવાન કૃષ્ણ દેવ શું કર્યું અંતરદા નિરંતર બળ્યા કરે અંતરદાન પોતાનું સ્વરૂપનું ભાન હવે એ બળતરા કોને થાય આપણા હિન્દુસ્તાનના લોકોને બારે બહારના લોકો ને બીજું અમુક થાય તે બળતરા ના થાય એમ અધંકો લાગેલો રાતે નવ વાગે પહોંચ્યું નવ વાગ્ય દુધી કામ આવ્યું કે જે અઢંકો થાય ને એવો અજંકો રહ્યા અને આમને બળતરા થાય એમને જૈન અને બળદાર વધારે થાય છે આજે જૈન આવ્યો તો બહુ જ મને રૌદામાં આથી દાદા નથી કઈક ઘરમાં જેના ભાગમાં હોય થાય આવે સાચી વાત છે મોક્ષમાં અહીંથી પાંચમા આરામથી મોક્ષ સીધો ના થઈ શકે એક અવતાર કરીને પછી જાય એક અવતાર કરીને એક બે સ્ટેશન કરે પછી પણ એને સિક્કો મળી ગયોની પુરુષ મુખનો સિક્કો મારી પછી કોઈ એને રોકાય નહીં પણ સીધો નહીં જવાય એ વાત સાચી પણ એક બે અવતારમાં નીકાળી ગયો વિષય ના ના તમે જે વખતે કરો છો તેની રકમ કરી અને પછી જે દલાલી છે એ કામ સારું છે કામ મારી પ્રવૃત્તિ એટલે છોડી વાળું છોકરા જે એમાં આપે છે ને આપે છે એટલે આપે ને આપેલી બીજી રાત ના આપે છોડી આપી દેવાય કે છોડીનું કન્યા કન્યા છોકરો મોટો તૈયાર થઈ ગયો ભણેલો છોકરીઓ ભણે આમાં તો દાદા એમ લાગે કે જો ના પાડીએ તો અંતરાય કરીએ છીએ લાગે આ યોગ એટલે અંતરાય નહીં કરવો એને જો મોક્ષ પ્રાપ્ત થતી હોય તો એને દેવા દો એ મારું પછી કોણ ચાકરી કરશે પડી જ નહીં આપ્યું એનો અંતર નો ભાઈ જોઈ જાય હોય તો હાજર હોય તો એની ચિઠ્ઠી હોય તો બે ની આરતા ના સાથી એવી રીતે કરજો મોક્ષ અભિલાષા છે ભાવના છે પણ શું કરવું જવાનું કર્મ છે અશુભાવ ના કરે એને કર ના બનાવે શુભ ભાવે ના કરે અશુભ ભાવે ના કરે આવે અને પાપ નું કડવું આવે દારો ભળા કરવું મોડું થઈ જાય મીઠું લાગે શુભ નું ફળ અશુભ નું ફળા છે જો મારું થયું હોય તો કઈ મોકલે જો દવા ના દે ને તો ભળવાઈ કરે સંદાસ જવાનું તો જવાના મહત્વ કરે નામ કરે એ બધું કરવું આપણે ઉપાડી કરાવી ના કરાવી ના કરે ઉપાધિ વાળો છે વાળા ખબરદાર ના ખબર આપડે ભગવાન છીએ ભગવાન જયા કરતા કરતા એ મૂકી જે જો પરતું અને વેદાનાળું જેમ બગવ નહી દેયા કરો આપણે આપણા સ્વભાવમાં આપણે જ્ઞાતા સ્વભાવનો કરતા સ્વભાવનો કરતા સ્વભાવનો ઉપાધિકાર આજ કરવાનો તો પુદ્ગલ કરતા સ્વભાવનો કહે છે કરતા સ્વભાવનો કરો પાણે લેલી આ અન નામ જેનું કુછ નિતાતા સંગે આવે તો આમ કર્યું કેમ કર્યું આમ કર્યું ના બેચંદ પડી જશે બોબાઈ તો ભાઈ રાત કરે ફરી મન ફરે છે આખ માંથી મન ફરે છે ના હું હું કરું છું એવું માનીએ તો દોષ લાગે હું કરતા છું આ કૂજનો કરતા હું છું કુદનો કરતા નથી દોષ લાગે તો બધી પોતાના સ્વરૂપ માં આવી ગયો પછી કરતા પોતાના સ્વરૂપ માં આવી ગઈ એટલે પછી ક્રોધ ના થાય માન ના થાય માયા ના થાય આત્મા ગુણો છે ને એટલે આપડા ગુણો નથી ત્યારે આપડે રોજમાં કૂતનના ગુણ છે આત્માના ગુણ નથી જે વધઘટ થાય નહીં એ બધા કૂતનના ગુણ કેવું વધઘટ થાય વધે ઘટે એ બધા કૂતનના ગુણ છે કેવું અને જે વધે નહીં ઘટે નહીં ઝાડો નહીં કાતરો નહીં સૂકો નહીં લોબો નહીં પણ આત્મા ના પોતાના ગુણ પોતાના સ્વભાવમાં રહેતો થતો બીજા વ્યવહાર કરતો હોય તો અને એને શું આપણે આત્મા એ શું સમજ જે વ્યવહાર હોય ને વ્યવહાર તો વર્ગણ છે શું છે વ્યવહાર વર્ગણ સારું રોજ માન માયાલ હો જ્ઞાન છે તો એ છે તે ના ગુણ છે જ્ઞાન ના લીધું હોય તો આત્માના ગુણ છે ખરેખર આત્માના ગુણ નથી પણ એ પોતે બોલે છું હું છે તે ચંદુલાલ છું જે નથી તે બોલે છે એવા ગુણે નથી પોતાનાથી પોતે માફે લે સમજાય છે ને તમને એવું છે સમાધિ જાય સમાધિ જાય શાંતિલાલ જોડે ફરક હતો છાકું ક્યું રણ મોટા કણ કેમ છાકું કેમ માંગોને બાર એક જ વાત વિશ્વ ધર્મ પ્રભુ ગિરધર પરમેશ્વર જ છે બધામાં પ્રભુ મારા પ્રભુ તમારો પ્રભુ તમારો પ્રભુ પ્રભુ પ્રભુ પ્રભુ હાઈ ભગવાન એ માધવ દેવજી મારી ભગવાનને માનના માધવ દેવ સવાલાવા લાલા લાગે મહાવીર મંગરા માવા બોલો બધી દુકાનો સાચી વાત નથી અવહોની વાત છે હવહોની દ્રષ્ટિએ સાચી છે કોઈ ખોટી નથી થાય તમને ચાલુ હું હોય ત્યાં વાત સાંભળજ અને બીજી વાત સાંભળશે તો આવશે શું કહે તો લાગે કે મેં કરો એ બાબતો ઘણો છે નાગા થઈ જાય છે પહેરે કપડે નાગા થઈ જાય છે તો નાગા હોય કેવું છે એક વાત સંસાર ઉભો રહ્યો આ બુદ્ધિ ને લઈને અહંકાર ઉભો રહ્યો છે અહંકાર ને લઈને સંસાર ઉભો રહ્યો છે જયારે બુદ્ધિ નો અહંકાર દેવ વર્તા છે નહીં જયારે ત્યારે મુક્તિ નો માર્ગ